એમનું કયું કરવું પડે એવું માણસ અને આ બેન ની શું વાત કરી તું આ બેન હીરાબેન ક્યારે સમજણ પડે સમજણ પડે અને પોતે પોતાની ઘરે માફ ના હજી પેલો ધર્મ ક્રિયા ક્યાં કરે રોજ મુંબઈ લેવું દર્શન જ્ઞાન ને તારિત્ર પહેલું રહ્યું નથી કર્યું આગળ લોકોને સમજે ના પડે જ્ઞાન નથી અને દર્શન કસાય છે કસાય શી તમારાપાડે મહિનો શિષ્ય ને બધા રહેતા હોય ને તો થોડો મારો રહ્યા કરજે છે કે હું તો સાહેબ બેરો છું કહી જાય છે હા કાયમ જરાય મને હમણાં તો કરશું એમ થઈ જાય છે બધા કસાય મારે પડશે ને મારા જાતે બારનું દાદા દીક્ષા લેવી નકાર નહિ એ દીક્ષા ખોટી દીક્ષા ખોટી દીક્ષા ને ને ને? ના હું કઈક પામી જાઉં પાલ થવા પાણી જાય છે બેસો નથી આ આવડતું નથી ઘરનું આવડતું નથી કોર્ટ નું આવડતું નથી આ આવડતું બેવાનું પાતળા બેહોન એક જીકો બેસે બધા આ તમારે તો નહીં બેન બધે અમે તો બહુ જણા બે ચાર મેં આવે ને દલીલ ની જરા હોય ને દલીલ કરે ખોટી દલીલ કયા કરે બીજા બધા ના હોય કોક એવું હોય અમે જરાયે જરા અંદર બધું મારીએ ને આ જે બોલે કે હું આમ છે અને કાલે જતી કિંમત કેટલી તારે કલાક પેલા કેટલી સારી પછી કલાક કેટલી તમારાતું બરકત આપડે જ્ઞાન હતા પછી આવપા બને કેવી સાંઈ બાબા જે છે ને એમ ચમત્કાર બહુ દેખાડે શું હશે એનો કોઈ યોગ સિદ્ધિ હશે કેવું છે બાર કઈક પચ્ચે મે સારું છે સાધારણ શ્રદ્ધા ના આધારે શ્વાંત સુધી ગણીએ પણ હબુ જો કાલ પૂર થઈ જાય શું કરે એના કરતા સત્ય સાહેબ આપનું કઈક ચાલુ છે સાધારણ એના શ્રદ્ધા રહે ને એમ થી ગયા નથી મળ્યા નથી પણ તે છતાં કઈક સારું છે કારણ કે સાઈ બાબા ગમે તે આગળ જે સાઈ બાબા થઈ ગયા ને તેની કૃપા ગમે છે કઈક છે ખરું એટલે મહાસરે કઈક શાંતિ રહેશે સાઈ બાબા નું ચમત્કાર એટલે તો જાદુગરી કેવાય આ જાદુગર ને શું કરતો કે ચમત્કાર એ જાદુઘર કેવાય ચમત્કાર કરવા શું થાય ચોખ્ખું માની ને ખાય છે એમના વિશે તો ચોપડી માં કિસ્સો વાંચેલો છે ભાઈ છે એના બેન ને કેન્સર હતું છાતી એટલે વ્યવસ્થિત પછી પાછું ઉતારી પડ્યા પછી થોડી વાત આવું પાછો ગાડીઓ કરશે અહીંયા આગળ કઈ છે ઇંચ લેવા દેવાથી આવતી કઈ જાત નો માણસ છે ત્યાં ખેતી ખુલાસું પૂછતા એટલે મહારાજ ને કઈ મહારાજ ને કઈક વિચાર આપવાનું હોય તો પ્રાઇવેટ આવે કેમ ચાલો છે કયા આવ્યો પેલા કયા આવ્યો અને કયા આ જંગલી પણ અહીં નઈ ચાલે અહીંયા તો અને આ રૂમ માં ફેસવા ના દેવા અંદર અહીં બેસી અહીં સેજ સારી તરફ ની બાર કોઈ પણ માણસ મને કહેવાય ખબર આપી દો જોઈએ ના ચાલે છે કેવું છે કોઈ ની બહુ નહીં આવું જો કરે તો પછી ખરાબ કેમ ના કરી જાય માણસો બધા તો પેલા એને કીર્તિ ને કહી આવ્યો કહ્યું અને કહે તમ કેવાયો હતો હે શું છે શું મારીશ તે તારે જો સીધી રીતે મારા દ્વારા અત્યારે મળે જવાડવામાં આવે છે ફરિયાદ લોકો બધા સહન કરે કરે શું કર્યા કરે અને આ ખેતી આવડો મોટો શેર જે દોઢસો રૂપિયા ખર્ચ કરશે તારે રોજ દોઢસો રૂપિયા નો છે તો જરા વિચાર તો ખરો ગેર ચડકાવ પાછરું પડી રહ્યો છું અને અહીંયા આગળ લોકો પાછરા કર્યા જે આ કરના ઉદય પછી તેથી આવા આવે ને તો એનો વિચાર કશું નહીં કરતો ગરના છું કઈ કર પરમાણુ રાશિ છે સંગપતિ કેવાય શું ભાઈ અહિયાં આગળ આ બધો ખર્ચ હોય ચાલે બધું આગળ ચાલે ફોર કેટલો ખર્ચ થાય શું ના થાય જ્ઞાની પુરુષ ને મૂકવા ખર્ચ ના થાય ખુલી નથી કરાતી આપડે ઘર બેટલો વખત કેસો ગુનો કર્યો મને કેતું મને સમજાય મારું કેવાનું કે આ લોકો નો તારે અહીંયા આગળ પાત્રો બેસી રહો છો તારું ગીત થાય આમાં આવું છું બધું ક્લેશ થાય છે આપડે ઘેર બેસી રહ્યા માધો છું પણ તને પણ તું આવું કરું તો અહિયાં કરે તને પોતાને આ ન્યાય સમજાય છો અને ન્યાય સમજો શું દાદા તમે કહેશો તમે છો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 તમારી હાજરી માં અંદર મેં ત્યાંથી કાશન કરેલો કે આ વસ્તુ આ બનવાની છે એમ કે કનુભાઈ ખેતી દબાયા કે તમારે નહીં બોલવાનું એ ગમે દબાવે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 બે પણ જગ્યા નહીં મળે તો મહાપુરસારી હોય તો જોડા ની બહાર બેહવાની જગ્યા મળશે અને ત્યાં આગળ જો કદી આવા બધા પણ કોઈ નું કાળું ના ચાલે ત્યારે સીધું ચાલતું એટલે શું ગુનો આ કઈ ફાઈનલ હશે તારીખ હશે અહી તો તારે શાંતિ થતી હોય તારે લાભ થતો આ બધું એવું કે શું થાય છે ભક્તિ કરીશું અહિયાં થી વધારે પામી હા બરોબર છે મારી ઈચ્છા નથી આ ઈચ્છા દુઃખ થાય પણ દાદા આ મને દુઃખી આટલા જન્મ જન્મ થી આ દિવસ નથી દાદા મારે કોઈને મારા થી ઉપર ચઢાવવા છે પાડવાની મારી વૃત્તિ નથી પાર કરતા આ તો બહુ તું પાડનારો કોણ છું ચડાવનારું કોણ થયું વચ્ચે તું વેપારી ને છ નંબર નો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 પણ આવું થયું તમને પોતાનું દુખ નઈ થતું કે આવું કેમ થાય મારા થી છુપા રાખો અમને પાંચસો પ્રતિક્રમણ કરવા પડે છે આપડે જ્યાં જઈ રહ્યું છે કેમ નહી થતું ઘણા થાય છે ના કોઈ થતું નથી મને નામ દેખ નું કાઢી ગયેલું માસ નઈ થાય છે વાલ તમને થાય જાવ કેમ આગે છે મોડે બોલો ને પણ શું એ તો ના કેમ છે તું આવું જુ કેમ નામ દે તું કરું આપડે જાત્રા માં ગયા હતા જો માત્ર કેવું પ્રતિક ના કોને બીજો કોણ ગે છે કોઈ બોલે નઈ આ સત્સંગ બગડેલો નતો આ તો શું બગડેલા આવું તો બધી માણસ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 અહિયા પેમેન્ટ કરવાનું તમારું ના ના થાય ગેટઆઉટ કે આ સત્સંગ જો આવું નાલાયકી કરો છો પરમ વિનય શબ્દ લખાયેલો છે કેવો છે પરમ વિનય માં કોઈને થતું નથી અહીંયા આગળ જેના થતા બંધ કરી દઈશું કારણ કે વડોદરા માં સચિનભાઈ જોયા પણ આપણે એક બે જીવડા બધું ઊંધુ થઈ કે બધું અહી કાયદો વાયદો ખોરવાનો આવશો નઈ કોઈને કાયદો ખોરવાનો લો છે અહિયાં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 હું ફક્ત હું એમ વિનંતી કરી સાંભળી હોય તો ખેત્રી ભાઈ મારે ઘેર મોકલાવે એમનું મોકલાવે અને ખેત્રી રોયલ્ટી લેવાના જેવું બધું સાંભળું છું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 હું જાણું છું રાજ કેવો છું તે પણ હું જાણું છું અત્યારે કેવો તારું ફેરફાર થયો તે હું જાણું છું બધું જાણું છું બધું મારા લગ્ન છે અને તું બોલ્યો મારે સાથે કોમ નથી તારે ફરી વર્તન તું સમજુ છું અહિયાં કેવો હોવું જોઈએ કાલે સમજ સમજાય છે એવું એવું છે એ વાત પછી શું છે બધું મને ખબર છે એ મને કે મે થઈ રહ્યો છે એના ફેરફાર થઈ ગયો અને તેને માટે આપડે બધું સાચવી રાખીએ બાકી સંચાય એટલે તું પોતે નહીં જાણતો કેવો શું નથી જાણતો બોલે બોલ, કોઈ પણ માણસ નું બોલા છે નહિ શું કહ્યું જે બન્યું એને વ્યવસ્થિત માનવું પડશે શું બન્યું કે વ્યવસ્થિત શું કયું અમે તમને અહીંયા શું અત્યારે હાડત હોય આવું તો અહી વડે તમે શું સમજાવી મને કે મારે સાથે હવે આ બધું તારણ કાઢવું પડશે વડોદરા એવું નથી પણ આવી તો મારે તારણ કાઢવું પડશે તો ની આખા વરસ થી ચાલે છે દાદા એ ફરિયાદ નથી કરતા હું ફરિયાદા બેઠું છું આખા વરસ થી વરસ થી તરછોડ કરે છે નીરુબેન અને પણ મારું કેવાનું બધું જ્ઞાન છે કે તારે તારું જો ના આપડે મારું કેવાનું કે તારે આ લાભ ના જોયતો હોય તો કાલથી ભણ કે નીરુબેને શું કહે ત્યારે નીરુબેન તો બસો માણસ નું બસો માણસ પછાડે એક જ કામ કરે છે સહન કરી લો મારું કેવાનું મોટા નાના ના હોય માસ્તરો ચટકાવતા તો અહીં આગળ છે વિજ્ઞાન માં બારના પોલીસ વાળા ચડકા આપડે પોલીસ વાળું ફભડાવે ચુપ થઈને આવે જો અને અહીંયા આગળ